દા ભગવાનના અસીમ જય જય કાર અસીમ જય જયકાર હો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 दादा भगवान ना असीम जय सचिदान जय सच्चिदान महात्मा अब माफी मांगिए થોડીક મીટિંગો હતી એના બધું હતું એટલે વ્યવહાર તો વ્યવહાર ખરો કે નહીં હં આમ તો શુદ્ધાત્માનું કદ તો બહુ નાનું હોય વ્યવહાર આગળ એ વ્યવહાર મોટલો શુદ્ધાત્મા મોટા એ મને સમજ નથી પડતી એટલે વ્યવહાર મોટો છે આપતા પુત્રો પાસે શીખીએ છીએ હા એટલે વ્યવહાર શુદ્ધાત્મા ટ્રસ્ટી આગળ નાનો થઈ જાય એવું સર્યું બહેને મને કહું ત્યારથી મેં આવું કરવું પડશે તમારે જેવું હા આટલી મોટી સ્કૂલ ચલાવો છો હા તો હવે આપણે થોડુંક સમય લઈએ તો એ કોના ચાર્જમાં છે આજે ટાઈમ ટાઈમ આપના તો થોડો વધારે આપશો આપણે કલાકની વાત કરી હવે તો વી મિનિટ રહી બધી અચ્છા પછી આ લઈએ આપણે હા આજે પતાવી દઈએ હવે હરીશભાઈ સાહેબ આપણે શું બાબત છે આની આ રચના આપનું આપણે હરીશભાઈ સાહેબ છે મેનેજિંગ આપણા રિસર્ચ સેન્ટરમાં એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી છે ને શું કહ્યું સાહેબ બોલો આવો ને હરીશભાઈ આપ કઈ કઈ રીતે સંભાળો છો રિસર્ચ સેન્ટર સુરતનું આપણું હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર જે છે વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ સેન્ટર એટલે કે વિકરાગ વિજ્ઞાન દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનના પ્રકાશથી સર્વ વિશ્વને મળે એના માટેનો આ સેન્ટર છે વિકરાગ વિજ્ઞાન ચેરિટેબલ ચેરિટી શું છે એ મટિરિયલ નથી ચેરિટી એ આપણે વૈજ્ઞાનિક જીવન કેવી રીતે જાય એ આખી સમજ આપે એવું વિજ્ઞાન છે આખું અને આ જ એની ચેરિટી થયા કરે છે એના માટે આ સેન્ટર બન્યું ડૉક્ટર રાધેનું એમનું વિઝન દાદા ભગવાનની સૂચના ઇન્ડિકેશન એમને સંસ્થા બની ગઈ તેમાં આજે મુખ્ય સંચાલક વસંતભાઈ સાહેબ છે અને સુધીરભાઈ અરે આપણે હરીશભાઈ સાહેબ છે એટલે બહુ ગુફામાં પહી ગયા હતા તે કહ્યું પણ પછી ગુફામાંથી આ બહાર નીકળ્યા કે તમે બહુ હવે ક્યાં પડી રહ્યા હો જાઓ ખુલ્લા ગામમાં બહાર નીકળ્યા છે એને એમના જ્યોતિબહેન અને એમનો બહુ સુંદર લાભ મળે છે હવે અક્રમ વિજ્ઞાનનો પ્રકાશ બહાર બધાને જાય એના માટે એમની પાસે જીવનની કળા બહુ સુંદર છે ઘણી સુંદર છે અને સાદી ભાષામાં બાળકોથી માંડીને બધાને અક્રમ વિજ્ઞાન સમજ પડે એવું આ એમનો પહેલો પ્રયોગ છે અને નાની એક પુસ્તિકા જેવું છે પ્રયોગ જેઓ પેલી તરૂબેન હતી ને અને રજનીભાઈ એમને એમની છ કે કેટલી છ સાત વર્ષની બેબી ને હં સોનાલી એમાંથી એને ભાવ થયો એને એની જોડે વાતો કરી કે આ વિજ્ઞાન શું છે બાળકોને કેવી રીતે પહોંચે અને એપ્રિશિએટ થયું પેન્સિલવેનિયામાં છોકરાઓની સ્કૂલમાં અને પ્રિન્સિપાલથી એક કે બે પ્રિન્સિપાલ આ બહુ છે ઘણું છે તમે આપો આં કે છે એટલે વિજ્ઞાન બાળકો પણ સમજી શકે બહેનો પણ સમજી શકે અભણ પણ બધા પહેલાં જલ્દી સમજી શકે હ એટલે એમાં બુદ્ધિની જરૂર નથી પરંતુ એ બુદ્ધિ વિકાસ થાય કેવી સમ્યક બુદ્ધિ વિકાસ થાય એના માટે આ વિજ્ઞાનનો આખો પ્રભાવ અને બધાને મળે એવો છે અને એમાં આપણો સંઘ બહુ સુંદર કામ કરી રહ્યો છે આખો સકલ સંઘ એ તો આજે કેટલા વર્ષોથી દાદાની હાજરીથી કેટલું બધું કહે આજે સંઘને કેટલા વર્ષ થયા સુધીરભાઈ બત્રીસ ના વધારે ના શરૂઆત એસી કે એસી એટલામાંથી રજીસ્ટર નહીં પણ આમ ચાલું થઈ ગયું હતું એટલે ભાઈ એસીથી ચાલું થયું એટલે કે આજે પાંત્રીસ વરસ થઈ ગયા સંઘને આ છત્રીમૂ ચાલે છે અને એ બધું કાર્ય ચાલી જ રહ્યું છે બધું જ રિસર્ચ સેન્ટર પછી આ પાછળથી આ દસ અગિયાર વર્ષથી ખુલ્લું થયું અને દરેક કેન્દ્રોમાં આ બધા કામ ચાલે છે અને ઓડિયો વિડીયો આ પ્રિન્ટિંગ મીડિયા તો કોઈ જવાનું જ નથી ભલે આજે ઇલેક્ટ્રોનિક ગમે તેટલું થયું હોય અને આ તો વાંચવાનું આવશે ને તો જેટલી આ પાનું આમ કરી શકીશ અને પેલામાં અમારા સાહેબ કહે છે દીપકાનંદ સ્વામીજી ટેકનોલોજી વાળા આઈટી કે છે પણ પેલું આવ્યું પાના જેવું જ વા્યા છે કે છે પણ મેં ટ્રાય કર્યો તો મને આના જેવું ના ફાવ્યું આપણે જોયું એના ના ફાયું મન લે છોકરાઓ પણ બુઢાઓને કેમ દુઃખ બુટા થઈ ગયા બધી બુટી હા એમનો પહેલો પ્રયોગ છે રચના લખ્યું છે રચના એ રચના એક છોકરીનું નામ છે અને દાદા ભગવાન જોડે એમનો ડાયલોગ થાય છે એ સ્વરૂપે એમને આખું પ્રોજેક્ટ કર્યું છે આ એટલે આપણને મળશે બધા આપણા દરેક કુટુંબ એકાદ વખત જશે પરંતુ પછી વધારે પડતું કરીને બધાને વ્યક્તિગત મળશે એવું થશે આપણે આપણે ખિસ્સા પૈસા લાગશે રેદા સારું કઈ વાત નથી પણ છપાવજો અને એમનો ભાવ છે કે આવી રચના બઉ અંદર બહુ સુંદર એમનામાં આર્ટ છે એક જાતની એક્સપ્રેશનની કે અઘરામાં અઘરા વિષય કેવી સાદી ભાષા મૂકી શકાય એ છે સરદુભાઈ ખરેખર અને આજે તમે જુઓ બધા મીડિયાઓ જોઈએ છે આપણે ટીવી છે સિનેમાઓ છે ને આ પણ એમાં નાની નાની આખી ફીચર ફિલ્મ કે ડોક્ટ એવી આવે ને આવી રીતે વિજ્ઞાનની અને આવા વાર્તાલાપ આવી રીતે બહુ સુંદર કામ કરે આજે દરેકને લાગે આજે કે ડાયલોગ્સ વિથ દાદાજી એબાઉટ લાઇફ એન્ડ લિવિંગ એ સુંદર અક્રમ આપતા પહેલી આવી બધાને લાગે છે કાલી પીલી બેનમલી ડેનમાર્કવાલી ઇન્ડિયન પણ ડેનમાર્ક ડેનિશને ભણેલા અને ત્યાં રહેલા બે બાળકો છે રિટાયર્ડ છે પોતે અને જવાહરલાલ નહેરુ ફાઉન્ડેશનના મેમ્બર છે એમની જોડે વસરાજી વાત થઈ મારે બહુ કાલે દોઢ બે કલાક અમે વાતો કરી કાલે તો બધા આવી ગયા પહેલા આગળથી અને પ્રોફેસર મિશ્રા હતા એમને આજે કંઈક ફ્લાઇટ હતી સવારની એટલે રાતે પછી મીટીંગ થઈ ગઈ એટલે તે બહુ અમે સુધી વાત થઈ અમારે હમ એટલે અત્યારે પણ આવું સંઘનું વાતકામ બધી ચાલતી હતી ને એટલે આ મોડું છે બધા માફ કરશો એક પ્રશ્ન પૂછ્યો મને કેટલા વખતથી છે કોની વાત છે એ એક મિનિટ હવે અને પછી અત્યારે રાખીએ પણ આ બહુ સુંદર પ્રયાસ છે એમનો અને આ પ્રયાસે કન્ટિન્યુ મેં કહું તમે કન્ટિન્યુ કરો રિસર્ચ સેન્ટર મારફતે અને આપણે આ બહેનની જોડે એક નાની બેબી જોડે કેવી વાતો કરે છે બહુ સારી રીતે આ સિદ્ધાંતો બધા બાળકની ભાષામાં જાય છે અમેરિકાના સ્કૂલો એને વખાણે છે અને આપણે ભારત આમ સામાન્યપણે બુદ્ધિશાળી દેશ ગણાય છે બુદ્ધિ તો બધે જ હોય છે પરંતુ દાદા ભગવાનના વિધાનો પ્રમાણે અહીંયા આગળ કષાય જીવન કશાયોથી જીવન જાય છે બધા અને કશાયોથી જીવાય છે દરેકથી એના કારણે આપણી બુદ્ધિ પ્રકાશમાં નથી આવી શકતી એટલે કશાયથી મુક્તિ પામેલું આપણું જીવન હોય જે આજ્ઞા ધર્મ આપણને શીખવાડે છે જીવાડે છે એ જેમ જેમ એ જીવનમાં શીખતા જઈએ આપણે આજ્ઞા સમજતા જઈએ તેમ તેમ એક એક મોટા નગર શેઠ હોય છે શહેરમાં હોય એના એનાથી આખું ગામ બધા લાભમાં પામી જાય છે હમ આ તો એક નગર વાત કરી સામાન્ય એવા બધા સંતો થયા છે એવા કે જેનું એ કેટલું બધું આજે અત્યારે છે બધા પણ આ કાળ એવો બસમો આવ્યો કે સંયમ માર્ગીઓમાં પણ આ દરેક પોતપોતાની રીતે પોતા બધા સમજણો આપે પરંતુ કોઈ સમજણમાં કોઈને અંદરથી સુખ નથી મળતું સુખ નથી મળતું કારણ કે દાદા ભગવાને કહ્યું કે જીવતો માણસ જીવતા સ્વરૂપે સમજાયો નહીં એટલે ના જીવતું હોય એના મારફતે આપણે શીખવા જઈએ છીએ મંદિરો ખોટા નથી હોતા દેરાસરો ખોટા કોઈ દિવસ ના હોય એટલે આપણે ભાવના તો બધાને સાચી છે એમાં કોઈ ખોટું નથી પણ આ વાત બને છે એટલે આ જીવતાનો મનુષ્યોનો જીવતા સાથેનો આખો વાર્તાલાપ એકબીજાને સમજવાનો એ બહુ અગત્યનો છે એવું આપતો પુત્રો આપ એ જ મેસેજ આપો છો બધા જ હું હા એટલે તમે આ જારી રાખજો અત્યાર બી કંઈક કામ કરવું આ આપને બધાને જણાવ્યું હા જય સચ્ચિદાને હવે આ દીપકાનંદજીએ થોડાક સત્સંગ માટે આપ્યા છે એ આપણે જોઈએ તમે શું કહેવા માગતા હતા આપણે જેસી ડૉક્ટર જે બોલો મહાત્મા પણ એટલે પ્રશ્ન મહાત્મા પણ ઉદાર ભાવે માફી આપી દે છે કે હવે મુક્ત થઈ જવું છે ભાવના જુદી છો તમે સમજાવતા નથી અમને એવું નથી પસંદ થતી અને આ જ ધર્મ છે આખો બરાબર જૈનો ના આગમ આવ્યા ચાર વેદો અંદર આવી ગયા અને સંજોગો અનુસાર નહીં આવી શકાયું તેમાં તો શું કહ્યું અમારી નજર જતી હતી પણ હવે થાય શું થાય છીએ એ જવાબદારી અમારી સ્વેચ્છાએ સ્વીકારી છે એમાં અમારી પરીક્ષાથી છે એવું નથી અમે કોઈની જોડે નથી રાખ્યું અમે કોઈ બધા કોઈને ગમતા એ કોઈ ના ગમતા એ વસ્તુ જુદી રહી પરંતુ મને બધા જ ગમતા છે ચોક્કસ મને કઈ વાંધો નથી તમે વારંવાર સત્સંગમાં આવો છો અને મહાત્મા કહો છો કે ભાઈ અમે મોડા પડ્યા અમને માફ કરો અને મહાત્માઓ પણ ખૂબ ઉલ્લાસ માફ કરી દે છે પહેલું મૂક્યું પહેલા કુલ ની મૂક્યું અને વિતરાગ પુરુષો નું જીવન નું આ પહેલા પેલો ક્રમ છે કે પોતાનું કલ્યાણ શરૂ થઈ ગયેલો એ બીજાને કલ્યાણમાં માર્ગમાં બધાને કામમાં લાગી આવ્યા બધાને કામમાં લાગે અને મહાત્મા તમારી જ રહે છે કેમ નામ ના દાદા ભગવાનને પણ સંજોગો થતા આવું થતું હતું ત્યારે પણ આપણે બધા આમ જ તરસતા એ તો હોય બધું હોય આજે બિહારી આનંદજી તમને તરસ લાગી હોય દાદાજી આવે તો મને કેટલો આનંદ થાય કે હું મને મળી ગયો બરાબર શું એવું દરેકને થાય ધીમે ધીમે થાય પરંતુ આમાં શરીર પૂદગલ છે આ એને સમજવાનું છે અને એમાંથી આપણે નીકળી જવાનું છે એની એના જે બેડી છે ને બે ભાગની એમાં નીકળી જવું છે કોઈ કોઈ બાજુ ગણવા ગમવા માટે કે ના ગમવા માટે ક્યાંય જલાયા વગા ચોક્કસ બેમ છે તેમ જોઈ દઈએ બસ બીજું નથી જાણવું આપણે પણ આ બધી વાતો સત્સમ બરાબર પણ જીવવામાં તો આપણે આપણા સ્વાર્થ માટે બધા સોડે જીવીએ મહાત્માઓ છે એટલે મહાત્માઓ તો છે જ પરંતુ બીજા બધા તો નથી એટલા માટે એટલે કલ્યાણનો માર્ગ વૈશ્વિક છે વૈશ્વિક વૈશ્વિક બહુ મોટો વિશાળતા એટલે ભાવનામાં વિશાળતા તો આખા બ્રહ્માંડી થઈ શકે છે આખા બ્રહ્માંડી નીચેના સાતમા નરકથી ઉપરનું ઉત્કૃષ્ટ અહેમેન્દ્ર સુધી ઉત્કૃષ્ટ એમ બધાની જોડે છે અને મધ્ય લોકમાં પણ આજે પાંચ મહાવિદ્ય ક્ષેત્રો છે બધા આજે અહીંયા બેઠા બેઠા આપણે સમજણમાં આવી શકે છે કમલેશાંતજી ક્યાં ગયા સાહેબ નહીં અમને સમય ગયાને જ્યારે આખું પિક્ચર નવનીતભાઈ બતાવ્યું હતું ને ત્યાં સમયસિંખરજીમાં બતાવ્યું છે હા એમાં પેલા પાંચ આ ઉપરના ઉત્તર ગુરુ આ બતાવ્યા છે ને તેમને સમજાવતા હતા સમયસિખરજી સમસિંખર ને સાહેબ પાલીતાળા પાલીતાળા ક્યાં પાલિતામાં બધું પેલા કોઈ મહારાજ સાહેબ તો બરોબર છે પણ આ મધ્ય લોક મધ્યલો પ્રયત્ન કર્યો છે એવી રીતે સમજી શકાય એવું નથી એવું નથી સમજી શકાય પ્રયત્ન થયો છે જરૂર સમજ છે એટલે બરોબર છે તો હવે લઈએ આપણે સુરેશભાઈ પછી ગાઠાણી પછી આપણે આ લઈશું તમારું તો બધું સારું ચલો લઈ લઈએ ચાલો ધીરુભાઈ ગાઠાણી સાહેબ શું કે છે નમો વિતરા દાદા ભગવાન ના જે કારો જય સચિદાનંદ એમના જીવનનો લોગો બનાવી દીધો છે આ અને એમને નીચે પૂછ્યું છે તે પૂજ્યશ્રી જ્ઞાન લીધા પછી રિલેટિવ વ્યુ પોઈન્ટથી હું ધીરુભાઈ છું રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું પછી એમાંથી એમને પાંચ પ્રકારે પૂછ્યું છે પહેલું બંનેપણે રહેલા હુંથી જીવાતા જીવનની એક્ઝેક્ટ સમજ પાડવા કૃપા કરશોજી એટલે વ્યવહારથી હું ધીરુભાઈ છું અને નિશ્ચયથી હું શુદ્ધ આત્મા છું એટલે આપણું આ વ્યવહારમાં ધીરુભાઈ તરીકે જીવવામાં આપણને હું નિશ્ચયથી નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું એ મારું પાકું થતું જતું જાય આ ધીરુભાઈના વ્યવહારની દ્રષ્ટિના વ્યવહારના જીવનોમાં એટલે મારા વ્યવહાર દ્રષ્ટિના બધા વ્યવહારોના જીવનમાં મારું નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત થયું પરંતુ એ પ્રતિપાદિત થવું જોઈએ એટલે કે સ્ટેબલ થતું જવું જોઈએ શું કહ્યું એટલે હું શુદ્ધાર્થમાં છું તે આ વ્યવહાર બધો આમ ચર વિચાર આ બધો છે એના કારણે એમાં ચર વિચરતા ન એને એના માટે ખૂબ અભ્યાસ માગે છે પોતે પોતાના વ્યવહારમાં ખૂબ અભ્યાસ માગે છે આજનો વ્યવહાર તો બધો બહુ આમ ફેલાયેલો હોય છે પણ એમાં પછી આપણે સંક્ષિપ્ત થઈએ એમાં આ રીતે અને વ્યવહારમાં જેના માટે જે શરીરને નિમિત્ત છે એ તો રહ્યા જ કરવાનો છે પણ એમાં અંતરથી સંક્ષિપ્ત ભાવે રહેવું આપણી વૃત્તિ ગમે તેવી હોય વ્યવહારની શરીરમાં જળેલી એ આમ થાય પણ આપણો ગોલ એક જ હોય કેન્દ્રિત કેન્દ્ર શુદ્ધ આત્માનો તો એ બધી બધા ફંક્શનય થશે શરીરથી કામો થશે અને આપણે આવી રીતે અંદરથી આપણાથી જે કોન્ટ્રીબ્યુશન કુદરતમાં થાય તે સારી રીતે થયા કરશે એફિશિયન્ટ એટલે વ્યવહાર એફિશિયન્સી પામે એના કુદરતીપણાએ કરીને એ રીતે આ શુદ્ધાર્થના દ્રષ્ટિથી રહી જવાનું એની જોડે અને જ્યારે બધે બધાને પરિચયમાં આવીએ તો છૂટકો જ નથી સમજ્યું એટલે માટે ફાઇલોનો સંભાવ નિકાલ દાદાએ અહીંયા કહ્યો ફાયદો સાથે કે આપણે વેરાઈ ગયેલા જેટલા ભાગમાં છીએ એમાંથી વેરાઈને જેમ પારો છૂટો પડી ગયો બધો ભેગો થઈ જાય જેને જે જાણકાર હોય એનાથી એવી રીતે આપણું થવું જોઈએ સમજાવ આ વૃત્તિ શબ્દ બહુ અને એટલા માટે વર્તના શબ્દ બહુ અગત્યનો આવે છે ચારિત્ર વર્તનાથી છે શું કહ્યું વર્તનાથી એટલે આપણો શ્વાસ ચાલતું ધબકતું જીવન હોય એમાં આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને બધા વ્યવહારની વર્તનાઓમાં આપણે જે ફેલાયેલા છીએ તે ધીમે ધીમે આવતા સંક્ષેપ પાતા જઈએ અને એ પછી એટલી ક્ષણે એટલી રીતે સંક્ષેપ જાય કે નાના નાનું એક આંખમાં થાળું કંઈક પડ્યું કરું નાનું ગમે તેવું તો આંખમાં આપણે રહેવાતું નથી આપણાથી એવું આપણી વૃત્તિમાં એવું દશા થવી જોઈએ શુદ્ધાત્મા દશા એટલી આપણી ખુ આ શ્રીમદ્ધનું વચન છે એમના અનુભવ પ્રમાણના વચનો છે બધા કે અમને અમને એ અને વ્યવહારમાં અમને એવું કંઈ થાય ને જો અમારા ભાવમાં કંઈ ક્ષીણતા આવે શુદ્ધાત્માના આત્મા આત્મભાવમાં તો અમને હજાર બીજીઓની દંખો મારે એવું અમને થઈ જાય છે અમે સહન ના કરી શકીએ શ્રીમદ્જીના વચનો પોતાના માટેના શું પણ આપણે શબ્દોથી જો લેવા જઈએ છીએ તો કોઈને નહીં પકડી શકાય પણ આપણી પાસે તો શાક પોતે દક્ષ ડાયરેક્ટ દક્ષી છે અને આ વ્યવહાર બધો પરોક્ષ છે આખો એટલે પરોક્ષતામાંથી આપણે કેવી રીતે પ્રત્યક્ષ થાય આપણે જ પોતે પોતાની આગળ થઈ જઈએ આપણે અંતરથી આપણે પોતાને પોતાથી જ બોધ પામતા પામતા એ આજ્ઞાધર્મ છે આખો બે દ્રષ્ટિનો વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ એ બેઝિક છે પરંતુ બધો વ્યવહાર આખો પડ્યો છે ફેલાયેલો એ વ્યવહારમાં તેજી ચોથી આજ્ઞા પ્રમાણે જીવવું જ પડશે કે હવે હું આ શરીરની કોઈ ક્રિયાનો કરતા નથી મારા વિચાર હોય તો વિચારો કરતા નથી બુદ્ધિચાલે તો એનો કરતા નથી મારા હાથમાં છે જ નહીં એ તો એનું લઈને આવી છે ચલાવે છે આપણને શું આ શરીરમાં ચિત્ત છે શરીર ચલાવનારો અહંકાર છે આ બધું જ એ અંતરનો ભાગ થયો અને આ બારનો ભાગ બધો એટલે ત્રીજી ચોથી આજ્ઞા અને તારે જ પાંચમી આજ્ઞાનું શુદ્ધાત્માનું ખાતું એની રીતે આપોઆપ ભરાતું જતું જાય છે પણ કાળજી આપણી પોતાની હોવી ઘટે પોતાના સ્વકલ્યાણ માટે બરાબર અને સ્વકલ્યાણ એ હંમેશા પરના કલ્યાણને નિમિત્ત બની જ શકે છે એટલે નિમિત્ત ભાવ આપણો આજ્ઞાદમથી ખુલ્લો થાય કે વ્યવહાર દૃષ્ટિથી હું ધીરુભાઈ છું તે એક નિમિત્ત સ્વરૂપે આ જગતમાં જે નૈમિતપણે છે એમાં એ નૈમિતતા કરીને બધા સાથે છું અને બધા સાથે છું બધા શબ્દ બધાને લાગુ નથી ઉપર તો મારાથી બીજા છે તેને પરંતુ મને પોતાને જ પડે છે આટલો બધો ફેલાઈ ગયેલો છું એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કર્યો મુક્ત કરાવવા જ આવે છે એમાં મુક્તિનું છે પડેલું પરંતુ આપણા હજુ ડિસ્ચાર્જ કક્ષાયો રહ્યા છે કક્ષાયો ના કહીએ આપણે ડિસ્ચાર્જ જ કહીએ બરોબર તે એમાં જેટલી ચીકાશ વાળો ભાગ છે તેઓનો સ્વભાવ વાળો ભાગે એ મુક્તિ આપો માણસ તમને એ જ્ઞાની હોય કે જ્ઞાની પણ જ્ઞાની એ પોતે જાણીને વેદી બધું વેદી દેલું અને પેલા અજ્ઞાની બીજા સાધન શું છે હે હશું બહુ હોય પણ રડ્યા વગર શું રડ્યું રડવું જ આવે પણ સમજાય નહીં કે રડવું શું છે આવી વાતો છે બધી હમ એટલે બે દ્રષ્ટિની વાત થઈ પછી તમે શું કહો છો કે બંનેના નોખા નોખા જીવનની લિંક કેવી રીતે છે તે સમજાવો શો એટલે કે વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિની નોખા નોખાપણાની દ્રષ્ટિ એ જ છે કે આપણો વ્યવહાર આપણે કહ્યું તમને સંક્ષેપ તે રીતે એનું નોખાપણું રહ્યા કરે સંક્ષેપ આવવો જોઈએ એ વૃત્તિનું સંકુલ સંકુચન થાય છે વૃત્તિનું જે ફેલેલું છે ને સંકુચન થયા કરે છે આગળ આ પરમાણુ વિજ્ઞાન રહેલું છે પૂતગલના કયું પૂતગલ તો કે મન વચન કાયા રૂપી ત્રિયોગ રૂપી પૂતગલ એનો જે વિસ્તાર છે સંકોચાય તેમ તેમ આપણને હું શુદ્ધાત્મ છું કેન્દ્ર વર્તી ધીમે ધીમે ફિટ થતું જતું જાય તો બે નોખાપણું રહ્યા કરે ત્રીજું કચ કે બંનેના જીવનનો તાલમેલ કેવી રીતે બેસાડવો અને જીવવું તે સમજાવશો જી તો આપણે વ્યવહાર દ્રષ્ટિનું ધીરું છું તો ધીરુમાં અમારા ત્રણ દીકરાઓ છે એમનો સંસાર છે વ્યવહાર છે એમની જોડે રહું છું તે એમાં બધામાં હું જ રહીને જીવવી જાઉં છું એવી મારી સમજણમાં પાકું થતું જતું જાય કે જેથી મારા ઘરમાં બધાની જોડે મારો તાલમેલ પડી જાય અને એ ક્રિયાથી કરવાથી કશું નથી થતું હું મારી રીતે આવી રીતે એમનામાં જીવવાથી થશે બાકી નહીં થઈ શકે આમાં શરીર ને શરીરની ક્રિયાઓ નથી આવતી પણ આપણી સમજણ આવે છે બધી એટલે આપણામાં એ સમજ વિકાસ થતી જાય આપણને જેમ આપણે જ આપણને પોતાની સમજણ પડતા જઈએ તો બહાર કંઈક ફેલાયેલું છે જ નહીં આપણે જ ફેલાયેલા છીએ પરંતુ આ બહુ ઝીણી વાત છે અને આગળની પણ કેન્દ્રવર્તી રાખીને આપણે જીવ્યા જઈએ તો બહુ સારી વાત છે હમ દરેકને ઘરના માટે ઘરના વ્યવહારોમાં હોય છે આ તો અને દાદા ભગવાન વિતરાકોમાં જ સિદ્ધાંત છે આખો કે ઘર જીત થયો તે જગતજીત થઈ ગયો અને જગતજીત એટલે શું કામ મનવચનકા મનવચનકા ના હોય તો જગત કંઈથી આવ્યું જગત આવ્યું જ આ જગત બહુ મોટું છે એ અમીન સાહેબે બહુ સુંદર સમજ આપી નવનીતભાઈ બહુ મજાની અમે ખુશ થઈ ગયા જ્યારે એમના જગત વિશે થોડોક ખુલાસો કર્યો દાદા આપી છે આપણને જગત હમ શબ્દ સૂચન કરે છે જગતે પૂરણ થયેલું ગલન થાય છે હમ કારણ કે આપણે દ્રષ્ટિ પામ્યા છીએ આપણે પોતે પોતાના હિત માટે કલ્યાણ માટે એટલે આપણને આ અજ્ઞાધર્મ કરીને આપણા જીવનમાં આપણું જ હિત સચવાઈ જાય બહારના ધીરુભાઈના બધા વ્યવહારોમાં કનુભાઈ કનુભાઈના વ્યવહારોમાં જે બધા નામ હોય દરેકના વ્યવહારોમાં આવી રીતે જીવન જીવી જાય કે આપણું હિત કોઈ જગાએ ક્ષય ના એને ના પાડે લૂણો ના લાગે કોઈને અહિતવાળા સંજોગો તો આવે પરંતુ એ આપણને હિતનું રક્ષણ થઈ શકે એવું આપણે જીવવું પડે છે એટલે હિત અને અહિત આ બે સતત જાગૃતિપૂર્વક આપણે જ આપણા હિતમાં અને પોતાના કલ્યાણ એ તો હોવ જ ઘટેનું સાથે જીવાતું જીવંતનું પ્રમાણ શું પોતે જ પોતે આવી રીતે બંને સાથે જીવાય છે અને એકબીજાને એકબીજામાં દખલ કર્યા વગર એ પોતે પોતાનું પ્રમાણ છે એટલે કે પોતાથી દખલ નહીં થતો એવો પોતાનું જીવન જાય છે પ્રમાણ જ બધું દરેકનું એ પ્રમાણ પોતાના માટે છે એ કે બતાવ્યું કે આવું છે સવાલ બહુ નથી થતો એનો પ્રમાણ પ્રમાણ શબ્દ ઘણો મોટો છે પ્રમાણે અનુભવને લાગુ પડે છે અને છેલ્લે સાથે જીવાતું જીવન એને જ વિજ્ઞાન કહેવાય પૂરેપૂરું વિજ્ઞાન કહેવાય અને એ વિતરાગ વગોનું વિજ્ઞાન છે પોતે વિતરાગતા આપણે જૈનોમાં આપણે શું કહીએ પોતાના ધર્મ જરાય ના થઈ શકે શરીર આખું પ્રતિમા સ્વરૂપ થઈ જાય છે આખું પ્રતિમા પ્રતિમા સ્વરૂપે કોઈ દિવસ ચલિત નથી થતી સમજ્યું એ સજીવન મૂર્તિ અહીંયા કહી એ શુદ્ધ પ્રેમની મૂર્તિ કહી એ દેહતી નથી દેહ નથી એમાં દેહ જરાય નથી પરંતુ દેહની હાજરીમાં જ આવું મૂર્તિનું પ્રસ્થાપન થઈ જાય છે આપણી અંદર આજ્ઞાધરણથી સમજવું ને અને એ શુદ્ધાત્મા દ્રષ્ટિ આખી એ પ્રમાણે થાય ત્યારે બધું પૂદગલ બધું ઠરી જાય બધું અને પૂદગલ મૂર્તિ સ્વરૂપે જેવા કરે એનો સ્વભાવ મૂર્ત છે જેનો સ્વભાવ મૂર્ત છે એ આપણને સૂચન કરે છે કે આપણે મૂર્તિ સ્વરૂપે જીવી જવું અને જા ખબર નથી એટલે પરોક્ષ રીતે મૂર્તિ કંડારવી પડે છે કે જેથી આપણે મૂર્તિ સ્વરૂપે જીવનનો કંઈક ખ્યાલ આવે આપણને પરંતુ પછી ભક્તિમાં જાય છે એટલે પુણ્યનો માર્ગ બની જાય છે પુણ્યનો માર્ગ બને છે અને પુણ્યનો માર્ગ મુક્તિનો માર્ગ છે તેની આ વિતરાગોનો સિદ્ધાંત છે પુણ્યનો માર્ગ મુક્તિનો માર્ગ પરંતુ આ કાળ એવો વસમો છે એટલે આજે ધર્મને આપણે પાપ ના બંધાય પાપ જેવું આપણું કંઈક ના થાય અને પુણ્ય ઉપાર્જન થાય એવી રીતે જીવાનું એ તો દરેક બધા ધર્મો કરી રહ્યા છે પરંતુ જીવાતું નથી કોઈનાથી અને બધાનો આ જે કોમન નોલેજ છે અનુભવ છે તો આપણે જોઈએ જ છીએ બધે આપણે તો આટલા ઠરીને બેઠા છીએ સુખનું ચાખ્યું છે સ્વાદ સિદ્ધતાનો આપણે સ્વાદ ચાખેલો છે અને વિકાસ પામે આ બધામાં એનું છે આ તમારું થઈ ગયું ભાઈ સુરેશભાઈ આપ કહો છો નમો દાદા ભગવાન વિતરા ગાયો નમઃ શિવાય આજે નમઃ શિવાય છે એટલે નમઃ શિવાય એટલે શું કે આત્માનું અલિંગપણું અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે પ્રગટતાએ કરીને આપણને પ્રાપ્ત છે અને આપણે એ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયા છીએ એ આખું શિવલિંગ સ્વરૂપ શું કહ્યું અલિંગી શિવલિંગ સ્વરૂપ પરંતુ બહાર જીવોને સમજાવવા માટે આવી રીતે એને આપવું પડે છે એટલે ભારતમાં ઋષભદેવ દાદાથી આ છગું અપાયું છે અને આખો ભારત એક ખૂણો એવું જગ્યા નથી ત્યાં કે નાના નાનું શિવની પૂજા થાય એવું સ્થળ ના હોય કોઈ ખૂણો નહીં અને શિવની પૂજા માટે સહી ધર્મીઓમાં આ બહુ જાણીતી વાત છે કે એ કોઈ દિવસ એમના દ્વાર બંધ નથી થતા બધા ખુલ્લા જ હોય છે આપણે કોઈ કહે કોઈ નાનું શિવનું મંદિર હોય ત્યાં દરવાજા ખુલ્લા હોય કે કુતરું પેસી જશે કે આ હશે ને ત્યાં એ કરશે પણ એવું જોજો બધા સુધી નહીં થાય જોજો તમે અમે જોયું છે ને પછી આ વાત જાણવા મળી ત્યાર પછી અમે ઘણી રીતે બધી જોતા આવું પરંતુ કાળ કાળનું કામ કરે જ છે બધું સમજ્યું પરંતુ એ હંમેશા દરવાજાના બંધ હંમેશા ખુલ્લા એટલે પોતાનું શિવ સ્વરૂપ એટલે પોતાનું કલ્યાણ સ્વરૂપ એટલે જ્ઞાની પુરુષ નું સ્વરૂપ એ શિવ સ્વરૂપ છે અને આપણે બધા જ્ઞાન તો પામ્યા જ છીએ પરંતુ એ જ્ઞાનીઓ આપણે પોતે વ્યક્તિગત રીતે દરેક માટે ખરા પરંતુ આપણે બીજાથી એક્સેપ્ટ થતા જઈએ શું કહ્યું એટલા અંશે આપણે બધે એટલા ખરા તો દાદાએ ત્યાં સુધી કહ્યું છે એક જણથી જેમ છે તેમ હૃદયથી એક્સેપ્ટ થાય તો પણ એ જ્ઞાની એક્સેપ્ટ થઈ રહ્યો કહેશે પણ દાદા આવા પ્રમાણો આપે છે બૌદ્ધિક પ્રકારે જીવન જાય છે એ વસ્તુ જુદી છે પરંતુ આ દિલથી જીવન જાય છે એના માટેની વાત છે એટલે તમે લખ્યું છે ચરણવિધિનું એક વાક્ય પર સમજવા માટે આપને સત્સંગ અભિલાષી છું તો હે વિશ્વ દેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ આપ આ કારને વિશાળ બીજા રામ કે મહાવીર જ છો એ તમે લખ્યું એટલે જે કાળાતીત પુરુષ છે અને આજે દેશ સાથે જીવી રહ્યા છે અને આપણે દરેકને માટે એ છે એ કોઈને દર્શન આપતા નથી પણ કોઈને બધાને દર્શન કરવાનું મન થાય એમને દર્શન દેખવાનું મન થાય આપણને કાળાતીત પુરુષ અને આપણે બધે કારથી મુક્ત થયા છીએ કર્મથી મુક્ત થયા છીએ અને કર્મની માયાથી પણ મુક્ત થયા છીએ છતાં આપણે અહંકારથી મુક્ત થયા મમતાથી પણ મુક્ત થયા પરંતુ આ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો અને એને જોડાય આખી મમતા પણ મારા રહ્યું એ મારા મુક્ત થવાનું આજ્ઞા ધર્મ કરાવે છે જેટલું આપણે આજ્ઞા સિન્સિયરલી ઓનેસ્ટલી એને પ્રમાણ પ્રમાણે રહીએ આજ્ઞા ધર્મને સિન્સિયરિ સિન્સિયરિટી અને ઓનેસ્ટી પોતાના જ હિત માટે આપણે પ્રમાણ સ્વરૂપ રહીએ આજ્ઞાધર્મથી થાય ના થાય એ નહીં જોવાનું આપણે ઘણી વખત બોલવાનું બોલાય અરે પણ આમ નથી થતું તેમ બોલે પણ એ તો થવાનું થોડું પરંતુ એના નિશ્ચયમાં કોરમાં કે નહીં તમે તેમ વાત છું અને મારા મારું હિત છે એમાં અને મારું હિત એટલે કોઈ બીજાનું હિત નથી સાચતો તો નથી પોતાનું હિત સાચવી જાણે બધાના હિત સાચવી જાણે શું કર્યું એટલા માટે જ કહ્યું ઇંગ્લિશમાં એ કહેવત છે ને બધે જ કે આપણે ઘરના ઘંટી ચા અને આટો કહેવાય છે ને સાધારણ એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ પેલું ઘરના બધા સુખીતાએ જુઓ પછી બધું આવું હોય બધા જાઓ બા આટલી વાત કરી એટલે તમે વિશ્વ અંદર પ્રગાટ કર્યું આપણને એટલે કે એ વિશ્વ બધા આખું વિશ્વ વંદ્ય કરે એવું નહીં વંશરાજજી ત્યાં કોબાના ડાયરેક્ટર શાહ અમીન સાહેબ હતા સુધી કદાચ હશે તે વખતે વંશરાજજીના ઘરમાં જૂના ઉપરના હોલમાં હમ અને પરીક્ષ સાહેબ અને જ્ઞાનની વિધિ હતી એ હોલમાં ઉપરના આપણે ચાલતી હતી ત્યારે આ શાહ આપણા કુબાના ડાયરેક્ટર હતા શા એ મહેન્દ્રભાઈ કહું નામ છે અત્યારે નામ યાદ નથી રહ્યું મને એમને પૂછ્યું કે આ વિશ્વ વંદ્ય જેમને લખ્યું છે તે આખું વિશ્વને માટે વંદ્ય છે એવું કેમ કહી શકો મેં કહું શાહ સાહેબ એમનું નામ હતું મહેન્દ્રભાઈ કે આખું વિશ્વને વિશ્વને માટે વંદ્ય છે એવું નથી પરંતુ એમને આખું વિશ્વ વંદ્ય સ્વરૂપે વંદ્ય સ્વરૂપે કોઈ એમાં અપવાદ નહોતો અને એવી રીતે જીવ્યા એ રીતે અહીંયા લખાયું છે એટલે એનું અધ્યાત્મ બરોબર પ્રમાણ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી સમજાય નહીં એટલે આપણી લૌકિક ભાષામાં સમજવે મુશ્કેલી આવે સારા એવાલા આવે બધાને કોબાના હતા ડાયરેક્ટર હતા શ્રીમદ રાજચંદ્રુ કોબા એ ત્યાંની વાત કરું છું એટલે એ વિશ્વવંદ શબ્દ બહુ સમજવા જેવો છે અને આપણે પોતે જ પોતાથી આપણી પ્રકૃતિથી આપણી પ્રકૃતિ જેટલી ખુશ થઈ જાય આપણા આવું જ સિદ્ધાર્થમાં દૃષ્ટિથી જીવેથી કે એના માટે આપણે વંદની થઈ જઈએ અને આપણને વંદની થાય તો જ આપણે એ બધું થાય નહીં તો નહીં આ સોપર કલ્યાણકનો આખો માર્ગ છે આખો એવી રીતે છે શું પરસ્વ ક્યારેય નથી કહેવાય એવું પરસો ક્યારેય નથી ગયું અને મનુષ્યનો દેશ તરીકે જીવન છે એમાં માતા પિતાએ પ્રથમ સ્થાન આપ્યું છે સાથી સાથી અને માને કેમ પેના મૂક્યા કેમ પિતાને ના મૂક્યો પિતા માતા હા છે કોઈ જગાએ હા હા માતૃછા લખનારા પછી પિતૃછાયા લખનારા હોય છે બધા એ તો હોય બધું એ તો દરેક વ્યવહારો હિસાબો છે બધા પણ માતા પિતા એટલે સરહારમાં એમને પ્રથમ સ્થાન મળ્યું એટલે બાળક જન્મ્યું એમના માટે આ બંધ્ય છે અને ધર્મમાં પછી ગુરુ જે આપણા ગાઈડ હોય ગાઈડ હોય અને આપણને એમના જેવા બનાવે કે જેથી એ આ બધા માટે વંદની થતા હોય જેટલા વ્યવહારમાં એવું આ ત્રણ જ બે જ છે વ્યવહારનું એક અને મુક્તિ માર્ગનું હમ મુક્તિ માર્ગમાં ગુરુ એટલે કે કોઈ ના ઉપરી ના થાય એના ગુરુ કહેવાયા પિતરાગોની ભાષા છે પરંતુ એ શાબ્દિક ભાષા નથી શાબ્દિક શબ્દથી નથી એ સમજણની ભાષાઓ છે વિતરાગની અહીંયા ભાંચગઢો પડી જાય છે બધી શાસ્ત્રો વાંચીએ આ પણ ત્યાં સમજણનો માર્ગ છે તે જેટલો પકડતા જાય તો જે શાસ્ત્રો જ્યારે જે રચ્યા હશે એમને તે વખતનું જે માઇનો હશે ને એ અહીં અત્યારે પકડી જાય તમારાથી એમને તે વખત લખતી વખતે એ પ્રમાણે માઇનો એમના પ્રમાણે હોય આપણને તરત જ પકડી જાય વિતરાગની સિદ્ધાંતે કરીને નોનીતભાઈ સમજાવ્યું ને એટલા માટે આ દ્રષ્ટિ આપણને મળી છે કોઈને દાદા બહુ કહ્યું છે બધા મહાત્મા તમારા માટે મારે આંખોથી વાંચવાનું રાખ્યું જ નથી સિવાય ક્યાં નિશ્ચય વ્યવહાર ચરણવિધિ આંખોથી વાત રાખ્યું નથી પણ એ સારા માટે આંખોથી વાંચવાનું રહ્યું છે તમારા માટે કે તમારો ફાઇલ ઓનો સંભાવ બાકી છે અને આંખો એ આંખોમાંથી શું એ પ્રમાણભૂત થઈ જાય કુદરતીપણે એવું થઈ જવા માટે તમારા પ્રયોગ રાખવાનો છે વાંચવાથી અને વાંચવાનું કેવું કે ઉપયોગપૂર્વક પાછું શું કહ્યું ઉપયોગ પૂર્વક એટલે આપણા શુદ્ધાત્માના પ્રકાશમાં વાંચનાર છે વાંચનાર વાંચે છે આંખોથી અને આપણે શુદ્ધાત્માના પ્રકાશથી એને સારી રીતે જોઈએ છીએ કે આનો વાંચવાનું બરોબર થાય છે કે નહીં ક્યાં ક્ષતિ રહી જાય છે શું છે શું નહીં કાનો માત્ર અક્ષર બધું જ એટલે દાદા કહેતા દા દા ભગવાન ના સિંહ જે એટલે તમે વાંચવાનું પછી ઘણા વખતથી અભ્યાસ થઈ જાય બધું અને બોલો છતાં પણ બંધ બોલો તો અંદર છપેલું વંચાતું જતું જાય અને ત્યાં સુધી તમારે પછી ઉઘાડી આંખે બોલો ને તો ઉઘાડી આંખે આમ છપાતું જતું બધું આ લોકો ટીવીમાં અને બધામાં અને મોટા લોકો બધા પોતાના ભાષણ આપે ને બધું કરે ને તારે એમને કંઈ હોય નહીં પણ એ વ્યવસ્થા જ હોય છે એટલે આમ આમ આખો જાય જો તમે ઝીણવરથી જોશો તો તમને સમજાવશે કે ત્યાં હાચતા જતાં જાય અને આપણે એમ લાગે આપણે હમ જો કેવા સરસ તરત સીધું સીધું બોલી નાખે છે એવું દેખાય બધું માણસ તો બહુ કળાવાળા છે અને આ કાળમાં બહુ કળાઓ વિકસી છે ને ક્યાં ક્યાં કઈ જાત નહીં અદભુત કળાઓ વિકસી છે આ ભૂલ જેવી બધી એટલે એમાં આપણે ખોઈ નહીં જઈએ એમ દરેક અંડરલાઇન શબ્દ સમજવો કે આ કારના વિશે બીજા રામ કેમ આવે છો એટલે રામ એ બિતરાક પુરુષ હતા અને એ રામના સમયના દસ વર્ષ પછી પહેલાંના માહેર ભગવાન અને એવા હતા આમ તો બળરામ હતા અને લક્ષ્મણજી વાસુદેવ વાસુદેવ હતા પરંતુ આજે હિન્દુ સમાજમાં એમને વાસુદેવ તરીકે ઓળખાયા છે બધાને પરંતુ આ જૈનોની સૂક્ષ્મ સમજ છે અને શાસ્ત્રોની સૂક્ષ્મતા છે બધી વિતરાકોની એમાં સમજ છે પરંતુ બહાર સાંપ્રદાયિક દ્રષ્ટિ બની ગઈ છે એટલે શું કે આ જૈનો કહે છે પણ અમારું સાચું વિજ્ઞાન આ છે આવું થઈ ગયું છે તો જ્યારે દ્રષ્ટિ સાંપ્રદાયિકતા એમાં આવે છે ત્યારે પોતાનું હિત્ય એ સાચવી એવી ના રહી શકે સાંપ્રદાયિકથી મુક્ત થતી થતી વિશાળતાને પામે તેમ પોતે પોતાથી મુક્ત થતો જતો જાય હંમેશા એટલે આ બીજા આ કારના વિશે આવા પુરુષ દાદા ભગવાન આજે સુપરહ્યુમન કહેવાય વ્યવહારમાં હ અને નિશ્ચયમાં ભગવાન પણ એમના ઉપરી એવું વિશ્લેષણ આપણે ના અપાય ઉપમાં નહીં આપી શકો તમે એમાં ભગવાનનું પદ અમે અમે કહેવાતા અમે કોઈ દિવસે બોલી શકીએ કે અમે ભગવાન છીએ આપણે બધા દાદા ભગવાન કહીએ પણ અમારેથી એવું ના બોલાય દેહ ભગવાન ક્યારેય નથી થઈ શકતો દે ભગવાન એ ક્યારેય કે પરમાત્માનો પ્રકાશ પણ દેહમાં આખો પ્રકાશમાન થઈ જાય ત્યારે જ એ પરમાત્મા હોય છે એટલે કેવળ તીર્થંકરો સિવાય એમ કહેવાતું નથી અથવા તો કેવડી ભગવંતો હોય અર્હત શબ્દ છે સામાન્ય ભાવે અને ખાસ કરીને વિશેષ ભાવે કરીને આખા વર્લ્ડમાં એક જ છે અને જોડી નથી હોતી તીર્થંકરની હજુ સુધી બન્યું નથી અને બની શકે પણ નહીં સિદ્ધાંત છે ત્રિકાળ સિદ્ધાંત છે જ્યારે જે હોય તે અને એમના નિર્વાણ પછી એમનું શાસન સ્થપાય છે આખું શાસન શાસન એટલે મનુષ્ય માત્ર માટે પોતે કેવી રીતે જીવી ગયા એ રીતે જીવવાનું એનું આખો બોધ મળે છે એમાં શાસન એવું એમનો પ્રભાવ હોય છે એટલે શાસનને ચલાવનાર હોય છે શાસન દેવદેવીઓ દેવદેવીઓ અને મનુષ્ય લોકોને એમની સહાયતા જેવી મનુષ્યની ભક્તિ જેવું હોય તે સમજે બધા ધર્મો જ્ઞાતા છું એ કેવળ સ્વરૂપે જ્ઞાતા થઈ જાય ત્યારે જ એ પરમાત્મા પ્રકાશ ફુલ સ્વરૂપે પ્રકાશિત થાય છે અર્થાત દર્શન પ્રકાશ પૂરેપૂરો વિકસીને પૂર્ણિમા સ્વરૂપ થઈ જાય પૂર્ણિમાના પ્રકાશ સ્વરૂપ વિકાસ પામતો પામતો પામતો એટલે વ્યવહાર અને વ્યવહારની બધી અવસ્થાઓ છે એમાંથી પસાર થતો થતો એને આ ચંદ્રના ફેઝિસ કયા ચંદ્રમાના પણ એક ફેઝમાં તો આના કેટલી અવસ્થાઓ છે અસંખ્ય એક એક અને એમાં આજ્ઞાધર્મ છે એટલે આપણને બીજનો ચંદ્રમાં ત્યાર પછી આટલા વર્ષો ગયા બધું દરેકને પોતાની પ્રગતિથી બધાને જાણે સમજે છે ખરા પરંતુ એ વિકાસ થવાનો કે ત્યાં વિકાસમાં આપણી ગતિ ના રૂંધાય એટલું આપણું ખ્યાલ રાખવા ખ્યાલમાં રહેવાનું અને થાય કે તરત જ આપણે આપણી ભૂલ કરેવી પડે છે પૂતગલ ભૂલ કરે તો પૂતગલ જ એને કરેક કરે શુદ્ધાત્મા ના કરે એટલે પ્રતિકમણ એ પૌદગલિક ક્રિયા છે શું કહ્યું એટલે અતિક્રમણ થયેલું પૂદગલ આપણાથી જ આપણે અતિક્રમ્યા એમાં પ્રતિક્રમી અને પાછા ક્રમણમાં આવી જવું એટલે કુદરતના ફ્લોમાં આવી જવું નદીનો પ્રવાહ છે એમ કુદરતી પાછું આવી જવું તરત જ દેખાય કે તરત સમજાય કે આ તરત જ પ્રતિક કરી દેવું જોઈએ બહુ સાદી વાત છે કે મીનલ આ તું ક્યાં ખોવાઈ ગઈ પાછી ફરી જાય આ સિદ્ધાત્મા અને વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ બે છે એમાં આવી ગયા તું એટલે બે કિનારે તારું જીવન કેટલું સરળ જાય તરત જ કરી દે આ હા પ્રભુ હે શુદ્ધાત્મા પ્રભુ પ્રગટ શુદ્ધાત્મા ભગવા ભગવાન દાદા ભગવાન હું આ મિનલ આપની પાસે ક્ષમા માગું છું એનાથી ક્ષતિ થઈ આજ્ઞાધર્મની ક્ષતિ થઈ મને ક્ષમા કરજો અને ફરીથી આવી ક્ષતિ મારાથી ના થાય એ આપ મને શક્તિ આપજો આટલું કરી દેવાનું તમારે પોતે જ પોતાની આગળ હં એ દાદા ભગવાન છે આપણા શુદ્ધાત્મા ભગવાન આપણું પ્રજ્ઞા સ્વરૂપ છે પ્રકાશ છે એ દાદા ભગવાનનો પ્રકાશ છે અને દાદા ભગવાનની સીટ છે આખી સમજાય છે કે નહી એટલે આપણે દાદા ભગવાન મળે અને આનંદ આવ્યો છે તું ક્યારે આવ્યો આજે દર્શન આપું છું જણાવ્યા છો કે બંને આયા છે પણ ધ્રુવાની દાદા ભગવાન ના અર્સિંહ જય જયકાર હો એ આપણે વાંચીએ આમ અને પછી જય જયકાર બોલીએ સાથે સરસ વ્યવહારનો દાખલો આપ્યો કે અત્યારે વડાપ્રધાન પરદેશ ગયા તો ઉપર આમ લખેલું જ ઓટોમેટિક બોલે તેમ વંચાયા કરે પણ અમે દાદા ભગવાનના સિમ જય જયકાર હો એ શબ્દ અક્ષર સાથે બોલીએ એ અમારી શુદ્ધ આત્માનમાં જ્ઞાન પ્રકાશ ની પર્યાય કહેવાય ભગવાન આપ શું કહો છો એટલે દાદા ભગવાન અસીમ જે બોલીએ અને આપણે ઉઘાડી આંખે દાદા ભગવાન અસીમ જે કરો બોલતી વખતે ઉપયોગ પૂર્વક આપણું રહેતું હોય એ બહુ ઉત્તમ છે બહુ ઉત્તમ છે ઉઘાડી આંખી આપણે વંચાતું હોય પોતે જ છીએ શુદ્ધાત્મા સ્વરૂપે અને પ્રજ્ઞાની સીટ ઉપર અને આપણું પૂતગલ આપણું બોલે છે એટલે આપણું પૂતગલ આખું એ શુદ્ધાત્મા સ્વરૂપ રંગાતું જાય છે એ થતું જતું જાય છે આપણે જ આપણા પૂતગલથી આપણે આપણી પ્રત્યક્ષ ભક્તિ થઈ જાય છે અને પૂતગલ પછી એ શુદ્ધાત્મલક્ષી થઈ જાય છે આખું સમજ્યું અને શુદ્ધાત્મલક્ષી પૂતગલ હંમેશા સરળપણે સમાંતરે રહ્યા કરે આપણને એટલા ભાગે રહે એટલા માટે એનું બહુ મહત્ત્વ છે અને જ્ઞાન ના હોય એમના માટે પણ આ એટલું બધું મહત્ત્વનું છે કાળના હિસાબે કળિયુગને પાંચમહારાના હિસાબે કે જેને જ્ઞાન નથી પણ આ જો ભક્તિ એને બેસી ગઈ એની સમજ આપી છે બધી એ લઈને એટલું લઈને કરે તોય થઈ જાય પરદેશ માં ઘણા લોકો અનુભવ છે બોલો આપણે ભારતમાં જાનપાનની જાપનીઝ લેડી આઈ એકદમ ઓચિંત અને પેલા યુસ યુએસ ના આપડા કોને આપણે એમ લાગે કે શું આપણે જઈએ નથી અંદર ઉભું ના થવું જોઈએ કારણ કે ત્યાં આગળ નું એટલું મોટું સામ્રાજ્ય નથી છતાં ભગવાનને ખોરી રહ્યા છે પાછા ભગવાન ને ખોરી રહ્યા છે અને એમને ભગવાન અને ભગવાન સ્વરૂપ સમજાય છે અરે આટલા જ નજીક આ પટ સમજાવ્યું ને ક કે જે પટ સ્વરૂપ નથી ત્યાં હું માન ગયો છે તે કપટ આ બહુ દાદા એ જાત જાતનું પરંતુ આપણી અંદર શરીરમાં વણાયેલું છે આખું બધાય ને હોય એ તો આનંદિતા આનંદિતા એવું કઈક હતું નામ અને બે છોકરાઓ છે પણ અહિયાં છે એ જવાહરલાલ એવું કંઈક છે મિશ્રાજી ઓરિયન છે તો આ અને એમને આ પુસ્તક અને આપણી ડાયલોગ વિથ દાદાજી એબાઉટ લાઇફ એન્ડ લિવિંગ એમાં જે પ્રિફેસમાં આપ્યું છે ને મિશ્રાજી એ વાય આપને પુસ્તક મળ્યું હોય તો જોઈ લેજો અને અમે તો વિનંતી કરીએ આપણે વસંતભાઈ સાહેબને હરીશભાઈ સાહેબને કે અત્યારે પહેલી આવૃત્તિ તરીકે હજાર કોપી કાઢી છે આપણે કારણ કે ખાસું પબ્લિકેશન છે તે પછી ધીમે ધીમે વધશે અને મહાત્માઓને પહોંચે એવું કરજો બહુ અને પેલી બહેન તો બોલી કે મને પ્રત્યક્ષ દાદા એની જોડે ડાયલોગ કરું છું મારી જોડે છે દાદા આવો એનો અનુભવ થયો બોલો આ અનુ ભલે બોલે એનું છે આ રજૂઆત અને મિશ્રાજી તો બહુ વિચારક છે એની આવું વાસ્તુ છે એટલે આપણે આજ્ઞાધર્મે કરીને પોતાના હિત માટે પોતાની અંદર આપણે આ વિચારણાથી આજ્ઞાધર્મની વિચારણાથી આપણે રહીએ તે આપણે વિચાર કરેલો નથી કહેવાતો વિચાર કરેલો નથી કહેવાતો આધ્યાત્મિક જીવનથી આપણે એવા વિચાર આપણી વિચારધારા ખુલ્લી થાય છે આપણામાં શુદ્ધાત્મા લક્ષી અને વ્યવહારથી વ્યવહારમાં એ બહુ મોટી મજાની વાત છે એટલે આજે કું થઈ ગયું છે મારું કરાય મારે પોતાનું એમાં તમને કોણ રોકવા આવ્યું આ મુશ્કેલી છે આખી સમજ આજનું જીવન પરંતુ આ શાસ્ત્રની ટેકનિકલ ભાષામાં સમજાવશો નહીં પકડાય કોઈ કોઈનાથી નહીં પકડાય એ દાદા ભગવાનની સીધી સાદી વાણી છે એમાંથી દેશો તો બહુ ઘણું કામ કરશે ઘણું કામ સમજાયું ને એ નોન સ્ક્રીપ્ચરલ બધા સ્ક્રીપ્ચરોને સમાવે સમાવી લેતી વિતરાગ વાણી છે એટલે એને દેશના સ્વરૂપ કહી દેશના દેશના એટલે સંપૂર્ણ માલિકી ભાવ વગરની વાણીનો ફ્લો સુધીરભાઈ એવું જ ને એટલે તમે રામ કે મહાવીર કહ્યું અને નીચે લખો છો કે અંડરલાઇન શબ્દ આવી રીતે એ તો કાળાતીત પુરુષ એટલા માટે પછી રામ કહો અરે આપણે કૃષ્ણ કહો મહાવીર કહો આદિનાથ એટલે વિતરાક પુરુષ તો બધાના જ હોય શું બધાના જ હોય અને એમને એમનો શ્વાસ જ એવી રીતે ધબકીને જ ગયો હોય પણ એ શ્વાસ ત્રીજા ભાવોમાં બીજું પડી લે પછી તૈયાર થઈને આવી એ તૈયાર થયેલો હોય ત્યારે જ જન્મ પામે છે એમ એમ નથી પ્રમતો તૈયાર થઈ ગયેલો હોય પછી જીવન કરી શકે ગર્ભમાંથી એટલે ભાવના પરિણામો છે બધા અને રામ અને ભગવાનના નામ લખવાનો અને બીજા ભગવાનના નામ નહીં લખવાનો ખાસ એવું કશું નથી એવું કશું બધું કૃષ્ણ ભગવાન એ લખ્યું છે આજના કૃષ્ણ છે આજના મહાવીર છે મહાવીર છેલ્લામાં છેલ્લા છે એ સમજ્યું એટલે બધા કાળા છે એટલે કાળાથી જ છે એમ કહેવાનો મતલબ ચાલો આ થઈ ગયું હવે આપણે મને લાગે છે ટાઈમ થઈ ગયો છે અને બધાને અંદરથી કુદરતી બૂમ આવતી જશે કે અમને પ્રસાદ ક્યારે મળશે અંદરથી સાહેબ શું કહો છો હા હું તક આવી ગયા મારી રૂમમાં પૂજન કરવું છે આવો તમે આવો ચાલો કરો ત્યાં સુધી હું જોડે જોડે લયા કરું ચાલો એક બે કાગર છે તે એ હિન્દી મેં કંઈક મહેતા અરવિંદ મહેતા અમદાવાદમાં આવું પૂછના આપ બધું થઈ ગયું અ એક જ રહ્યું લઈ લઈએ તમે આવો બધા કોણ છે કિરીટ આપડા સાયન્ટિસ્ટ કઈ ગયા સર કિરીટ મહેતા નમો વિતરા ગાય અક્રમ વિજ્ઞાનના જૂન બે હજાર પંદરના અંકમાં અક્રમ વિજ્ઞાન જૂન બે હજાર પંદરના અંકમાં નીચેનું સૂત્ર વાંચવામાં આવ્યું જ્ઞાનથી આજ્ઞા પાળે એટલે બધે પરિણામ પામેલું હોય અને બુદ્ધિથી આજ્ઞા પાળે એટલે પરિણામ પામે નહીં કશું આ સમજવું છે આપને કિરીટભાઈ એનો પ્રશ્ન એના પછી એમને ત્રણ પ્રશ્નો ઉદભવ્યા છે લઈએ જ્ઞાન લીધેલા મહાત્માઓ બુદ્ધિથી આજ્ઞા પાડતા હોય તેવું બની શકે અને જો આવું બનતું હોય તો કઈ રીતે પોતાને ખબર તરત જ પડે એમાં આપણે સામાન્યપણે જ્ઞાનને કોઈ અનુરક્ષીને દાદાએ કહ્યું નથી જ્ઞાન ના હોય તો પણ જીવનમાં પોતે પોતાની સાથે જ એવી રીતે જીવે કે જ્ઞાન હોય એવું એને પરિણામ પામે એવું એનું જીવન જાય એને શું કહ્યું કે એના માટે બે ફાઉન્ડેશન છે ફાઉન્ડેશન અપાયટી અને ઓનેસ્ટી અને વ્યવહારમાં બહુ કહ્યું છે કે નૈયત બિલકુલ ચોખ્ખી જોઈશે નૈયત વ્યવહારના શબ્દોથી નથી આવતી અને વ્યવહારમાં કોઈ સમજી શકશે નહીં પરંતુ બધા ધર્મોમાં જાણે છે દાન હતા સાદી ભાષામાં દાનના શબ્દો વપરાય છે એટલે વ્યવહારથી પોતે જ પોતાની સાથે જીવી જવા માટે પોતે પોતાનો એવો વિશ્વાસ થઈ જાય કે આખું જગત એના વિશ્વાસમાં ડગાવું આવે કે ગમે તે બહારનો વ્યવહાર આવતો પણ એ ડગે નહીં એને પોતાનો આત્મવિશ્વાસ કયો છે દાદા ભગવાને પોતાના માટે કહ્યું હતું અમને જ્ઞાન નતું ત્યારે અમે આવી રીતે આત્મવિશ્વાસ હતા અમને કોઈ અલાઈ નતું શકતું એમના પ્રમાણોય થયા છે એક પ્રખર કર્મયોગી બ્રાહ્મણ એ મામાની પુરમાં એમના નિમિત્તે અને એમની સામે રહેતા બ્રાહ્મણ બહુ રૂ હતા અને એમના બહેનો મત્ર આવી ગયા અને આ તો આટલા પુરુષ શું છો હું અત્યારે હમણાં એમને મારા ત્રાટકથી એ કરી દઉં આવું એવું નથી કરવા જેવું નથી આ બહુ સાદા છે પુરુષ કહેશે પણ ના માન્યા તો ચાલો ચલો મારે લઈ જાઓ અને આ બનેલું આ આ બનેલી વાત હકીકત છે અને કહેશે આ તે દાભાઈ કંઈ નથી જાણતું હું શું પછી કહો આ શું છે આ સુધી એક બે પ્રશ્ન નથી હવે પડ્યા એટલે એને એમનું બધું થયું એમ ને હવે છટકી માંગો છો તો કે અમે માર નથી નથી એમાં સાને માટે પડો છો હા હવે છટક્યા જોયું તમે આમ કેવા ના કરો રવા દઈશું ચાલો મારી આંખો સામે આંખો માડી શકો છો તમે આવો દાદા એ પેલા મજા નથી સાને માટે કરો છો પણ તમે શું જોઈએ છે આપણને બહુ કહ્યું નહી પેલા દાદાની આખો જોઈએ ત્રાટક ત્રાટક બધા તમે જાણતા હશો ત્રાટક એટલે આ માઈકને હું જોયા કરું જે માઈક નો આકાર છે આ છે જોયા જ કરું સ્થિરતા સ્થિરતા એ કરીને અને એમાં મારી ભાવનાઓ મેળ કેદ ત્યાંથી ઊભું થઈને થઈ શકે છે એનાથી બધું આપણા દેશમાં બહુ આવી વિદ્યા છે કશાઈ દેશ છે ને તે રાહ જોયું હા તે હા ખાસ્યું થયું ચાલ્યું જો પણ જો તે દાદાનું દ્રષ્ટિ ના દ્રષ્ટિ જોયું મિનિટ બે મિનિટ મિનિટ ગઈ હશે પેલા ઢીલા પડવા મળ્યા નજરમાં ના ચાલી શક્યા દાદાની દ્રષ્ટિ સ્થિર જ રહ્યા કરી આખોથી આ પ્રયોગ કરવા જેવા નથી મહેરબાની કરવા જેવા નથી આ તો આ જ્ઞાન વાત છે એમાં બહુ જૂની વાત છે દાદાને યંગ એજમાં બહુ સમજવા સુધીરભાઈ અમે તો આખું જીવન ગયું એટલે બધું જ સમજીએ છીએ જાણીએ છીએ પૂદગલ એમનું આ બધી રીતે એટલે અમે કહીએ છીએ કે નોન પૌદગલિક રીતે અમારું એક જ મટીરિયલ છે પૌદગલિક રીતે જુદો પડે તો એટલે પૂતગલનો સ્વભાવ જ છે હંમેશા પૂતગલનો સ્વભાવ જેનાથી એ સ્વરૂપથી અરૂપી પૂતગલ ગ્રહી ગયું એટલે પૂતગલને ગ્રહણ લાગ્યું એટલે પછી આપણે ગ્રહણમાં આવી ગયા એના નિમ્ષાનંદ સ્વામીજી તમને શું લાગે છે તમે ગ્રહણમાં છો આપણે ગ્રહણ ના હોય હવે ઉતરતું ગ્રહણ થાય છે ગ્રહણમાંથી મુક્ત થતા જઈએ છીએ આપણે આપણે જ પૂતગલથી એટલે જ્ઞાન લીધેલા મહાત્માને બુદ્ધિથી એવું પ્રમાણ ખોરવાની કોઈ જરૂર નથી આપણને આપણી ભૂલ હોય ને કંઈનું કંઈ આવશ્યક ક્ષતિ જોજો તમે જો તમે ટ્રુલી સાયન્ટિફિકલી તમે આજ્ઞાને સમજવા જશો તો કિરીટભાઈ આજ્ઞાધર્મથી અજ્ઞાધર્મ બહુ સિમ્પલ બહુ સિમ્પલ છે આમ તો પરંતુ બહુ ગહનતા છે એનામાં પુષ્કર ગમતા એને એટલી બધી વિશાળતા છે આજ્ઞા દરને સમજાવવાની કે વ્યવહારની વિશાળતા બહુ નાની પડે એની આગળ એટલો બધો વ્યવહાર વિશાળ છે બોલો અને એ બધું દરેક દૂતગલ પૂતગલે કરીને આવે ને બહાર તો કેટલી પાર વગરની નોબ પ્રાઇઝ ઊભા થાય એવા છે સુધીરભાઈ અને આપણું અક્રમ વિજ્ઞાન આ છે આપ સમજ્યું ને સુધીરભાઈ અને આપ જે પ્રયત્ન કરી રહ્યા છો આપણા સંઘ બહુ સુંદર છે રાજકોટ જાઓ પ્રોફેસરો જાઓ બધાને બોલો બોલાવો આ કરે રિસર્ચ સેન્ટર કરે છે આપતો પુત્રો બધે ફરે છે એમને પણ અનુભવો થાય છે આજે જ ભોપાલમાં યુનિવર્સિટીના મુખ્ય સેન્ટરમાં શૈલે આપણા ડૉક્ટર શૈલેષજી ગયા છે તેમને ખાસ બોલાવ્યા છે એમાં બાર કે ચૌદ લોકો લિસ્ટ કર્યું છે વારાફરથી બોલાવે છે એક પ્રયોગ છે એમાં સાતમા નંબરનું અમનું નામ હતું એમને બોલાવ્યા આજે નીકળી ગયા કે પહોંચીને અત્યારે ચાલુ જ છે એમનું ત્યાં ભોપાલમાં જુઓ આ બધા કે એમનું કોઈને ખબર પડે છે કામ કેવું ચાલે છે ચાલે છે એમનું એટલે આવું છે એટલે આપણે બધા વ્યવહારમાં હઈએ તે આપણે આપણા જ હિત ખાતર બધાને જોડે લઈ જતા હોઈએ સમજાવ્યું ને અને આપણા ઘરમાં તો ખાસ કરીને એ આપણી પહેલી જવાબદારી છે ઘરમાં હમ ઘર ઘર નથી અને ઘરના ઘરના નથી આપણે જ છીએ આપણે જ છીએ સમજા કે નહીં પરંતુ આપણે વ્યવહારથી સંબંધોના આધારે આપણે બધું કહીએ છીએ એ તો વ્યવહાર છે જ પણ વિતરાગો એવી રીતે નથી રહેતા અને વિતરાગ સમજણ ને વિતરાગતાના અવસોથી જીવન જાય આગના ધર્મથી તેવું નહીં રહેવાય ધીમે ધીમે તમારે તમે જ બધામાં જીવી જ તમારો ઓમ છે ઓમ ને દીકરો સોહમ સોહમ તે આજે ફિલ્મ લાઈનમાં ભણેલો છે આટલું પરંતુ આપણું અક્રમ વિજ્ઞાન લાવે મેં એને વાત કરી છે કે નાના નાના સ્ક્રીપ લાવો તમે વીસ વીસ મિનિટ કે બહુ નાબુ નહીં લાંબામાં બધા કંટાળી જશો એક નાનો મુકો ઇફેક્ટિવ થાય છે એટલું સુંદર સાધન છે જો એનો પ્રોપરલી ઉપયોગમાં લેવાય તો અને આપતો પુત્રો લઈ રહ્યા છે આપણા યુથ છે બધા છે એમાં લાગી ગયા છે બધા અને રિસર્ચ સેન્ટરમાં એનું બધું લેવાનો બધું પ્રયત્ન ચાલુ છે આપ સમજાય એટલે રિસર્ચ સેન્ટર છે ને એ બેનું હશે આપણે એમને જોડવા નહીં પડે પણ એમને એમનો સ્વાર્થ સાધવો હશે તો જોડી જશે જો અમારી મારા પર અસર જો અસર મારા તમે તમારો સ્વાદ નહીં સાચવી જાણો પાક્કા બધા જોડે ફરજ હતો સ્વાર્થી નથી કેવાય છે સ્વાર્થ બારવાની બે રીત માં અંતકરણના અનુભવ ના લેવલે શું તફાવત હોય છે અંતકરણ લેવલ અનુભવ એક જ પ્રકારનો હોય છે અનુભવમાં ભેદ નથી હોતો એટલે આજ્ઞાધવામાં આપણે આમ કમ્પેરિઝન થી જોઈએ છે એવી રીતે નથી જોવાનું એમાં વ્યક્તિગત રીતે પોતે પોતાના માટે જ જોવું પડશે આપણે કિરીટભાઈ આપ સમજ્યા ઇટ ટોટલી કન્ફાઇન્ડ ટુ કેતન વિધિન ધી બાઉન્ડ ઓફ કેતન માઇન્ડ વિચ આર વેરી સ્મોલ બાઉન્ડ કેચન સ્પીચ કિરીટ કિરીટ એન્ડ કિરીટ વ્યવહાર વિચ આર વેરી સ્મોલ ઇટ્સ ઇઝી ટુ રીચ ટોટલ ઓફ ઇટ In totality. Or oh, no, Kirit. Easy or not? To reach Kirit is not easy. But how to reach? To reach from within. What do you say? Within. Within is smaller than out. Out is smaller than within. That's why we can't do it. We can't do it. If we can't do it, we can't do it. પણ અંતરકરણ એવું એમ જીતા આપણને બહુ હાથ પાછ કરવા એવું છે તો આપણે સમજણ ના પડે કારણ કે આપણે વિચારવાથી આપણે એવું થયું છે આજના સાયન્સના યુગમાં એટલે આ છે બાકી બહાર ક્યાંય નથી બધું અંતરમાં જીવવા જેવું નર્યું કિર્યું એવું નથી લાગતું બસ તારે છેલ્લું જ્ઞાન ન લીધેલી વ્યક્તિ બુદ્ધિથી આજ્ઞા સમજીને પાડવા પ્રયત્ન કરે તો તેને કશો ફાયદો થાય બહુ જ મોટું જબરજસ્ત પુણ્ય બંધાય જે વ્યવહારમાં નહી બધાયનું રક્ષણ એને થયા કરે એના માટે આજ્ઞાધર્મ છે અને એ આધીનપણું રહેવું આજ્ઞાધર્મે કરીને એ બચ્ચાનો ખેલ નથી અને કઈ એ અઘરું નથી પણ એમાં સુરવીરતા જોઈશે અંદરની નિશ્ચય શક્તિની શું કહ્યું દરેક વ્યક્તિએ કરીને વ્યક્તિએ પોતાનો કંઈક નિર્ણય હોય છે આજ્ઞા ધર્મ પછી વ્યવસ્થિતમાં જે તો ભલે હોય શરીરને રહેવું હોય તો પડે તે ગમે તે થાય એવું જાણવું નહીં આજ્ઞા એ ધર્મ આજ્ઞામાં છો તમે આધીન છો આજ્ઞાને આધીન એટલે એને પરોક્ષ કહ્યું પરોક્ષ એટલે પરોક્ષ રીતે આપણે પ્રત્યક્ષ પોતે જ અંદરથી થતા જઈએ આપણી જ સમજાયું એટલે પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રગટ થયેલા આપણે કઈ કિરીટભાઈને મન વચન કયા આગળ અંતઃ લેવલે ત્યાં અને પછી આપણે આપણાથી બૌ સુંદર પામતા જઈએ જેટલા અંશે અંશે થાય એકદમ કુદમ કુદે આમ થઈ શકે કોઈનાથી નહીં થાય ક્રમ આખો ત્યાં રહ્યો છે એટલા માટે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી જે દ્રષ્ટિથી જીવન જાય છે દર્શનથી જીવન જાય છે એ જ ક્રમમાં આવે છે બીજું ક્રમમાં ન આવી શકે બીજું ક્રમમાં નહીં આવી શકે બધા સમજીને કરે છે ક્રમે જીમવાનું પણ એ જમ ના કહી શકે વિતરાગની ભાષાની વાત કરું છું લૌકિક ભાષામાં આમ નથી લૌકિક ભાષામાં કરવું કરવાનું બધું એમાં રહેવું પડે છે એવી રીતે કે પાપ ના બંધાય પાપના બીજ ના પડે પુણ્ય બંધાય એ જ છે કમલેશ આનંદજી એવું છે ને સાહેબ તો બસ આ તમારી બે આવું થઈ ગયું છે ખ્યાલ આવ્યો એટલે જ્ઞાન લીધેલા ના લીધેલા જોવાની જરૂર નથી પણ આજ્ઞાતમ તો દ્રષ્ટિ સાથે ના હોય તો પુણ્યનું બહુ સુંદર બહુ સુંદર પુણ્ય પણ એ કેટલી સિન્સિયર હોનેસ્ટી થી એ સમજવાની કોશિશ કરે છે પોતાના જ રીતે પોતાની બુદ્ધિથી એ બુદ્ધિમાં એની ચોટસ્થતા છે એ બુદ્ધિ ગમે તેવું સમજાવા જાય બે તો એમાંથી કોઈ પક્ષમાં જલાઈ જાય છે બુદ્ધિ કરે કે નહીં એવું દ્વંદારી છે બુદ્ધિ તો આમ બધી જલાય નહીં એવું એ તો બહુ મોટું પુણ્ય બંધાય અરે ચક્રવર્તી જેવું પૂર્ણ બંધ શકે છે એવું છે પણ એ આ વૈજ્ઞાનિક સમજ બધે પ્રસાર થવી ઘટે જય સચિદાંદ આવો સાહેબ હવે આપણે ટાઈમ થઈ ગયો ચલો આ રીતના આપણે ભૂખ્યો કેમ રખાય આ રીત ના રખાય નહીં तारीख करो हाँ जी नामी जाहिरत कर दो तारीख बाईस से छब्बीस हिंदी भाषियों के लिए शिविर यहाँ पर केलनपुरी में सभी हिंदी भाषियों के लिए और 26 दोपहर से लेकर 27 दोपहर तक 24 घंटे की कीर्तन भक्ति भी यहाँ पर रखी है तारीख 22 से छब्बीस तारीख तक हिंदी भाषियों की शिविर और उसके बाद 26 और 27 कीर्तन भक्ति 24 घंटे की यहां पे है जय सच्चिदान जय सचिदान बड़ोदा लोकल कार्यक्रम मुधवार रेग्युलर बेहरो सत्संग वंदा बेन महेश भाई पटेल पात्रिस त्यार ગુરુવારે રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ અને આપતા પુત્રોનો સત્સંગ બાબુ કાકાના હોલમાં રહેશે અને શનિવારની પ્રાતઃ વિધિ દાદા અલય ખાતે કાકા તરફથી છે જય સચિદાનંદ પ્રગટ પ્રભુ સ્વાગત કરું છું પ્રભુ નો સ્વા taru chu charana kamal mai પ્રગટાત્મા સહુ સંદેશા એક સમયમાં પછે પ્રગટાત્મા સહુ સંદેશા એક સમયમાં પહોંચે ધૂર્ત જ વાંચે અંતર તારો કોઈ ન વચે રો કે ધૂર્ત જ કોઈ નવ છે રોકે દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો raro dada bhagwan na aseem jai jai karo dada bhagwan na aseem jai jai karo dada bhagwan na aseem jai jai karo dada asim jai jai karo dada bhagwan na asim jai jai karo dada bhagwan na asim jai jai karo dada bhagwan na asim Oh, oh. અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર દાદા ભગ સીમ જય જય કાર ભદવાન ના હસીમ જય કાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા કલે કલે અસીમ જય જયકાર દગવા ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર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 અસીમ જય જય કારવાસીમ જય જય કાર ભગવાસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર દ ભગવાન ના